આવડ્યું કોઈ શિષ્ય શિષ્ય નહીં આવે નહી દુનિયા માહો ને આજે જમીન ડેવલપર્સ નહી નાભાઈ અત્યારે એમને ભાઈ ગયો અમારે બધા સંજોગો નું સાહેબ ભાઈ હોય સુધારું હોય એમનો માણસ કહેવાય અને સુધેલું હોય ભગાય જાનવર કેવાય જાનવર ના બગાયલ કેવાય બન બિલ કોઈ વાંચી વાત એવું કરું નહીં કરું બધા ભરો કરો માપો નહિ તમારો માપ થી માપો માપ ખોટો છે તમારો તેથી ને લોટ નખાઈ દેલી સવાર માપ નાખાઈ દેવડાવી દીધું આવું સુધારું પડશે આપડે ધ્યેય નાખે પંચર માણસ <laughs> સરપત્રેલા આજે આવું થઇ ગયું કોઈ હિંસા ના થતી હોય અને નિર્દોષ થતી હોય દેશ મત આપણે જોવાનું કર્યું કરવાનું આપણે સંજોગોનું સાર મા ઊંચો કાયદો ચોરી જે હોય છે બરોબર એનાર હતો ગયો માટે કઈ કારણ હોવ જોઈએ લઈ ગયો તેની વાત ટાઈ ને જગત રાખવી બાંધી લે છે હું એકલો જ એવો છું હા સીધા એકલો જ પા હું તમે સંજોગ અનુસાર કરીને આ માં કરે ને કોઈ દાદો ના કરે એવા માં બધા પ્રેમ સ્પા ફરી હિંમતભાઈ એને બધા લુખું લાગે પેટે પાછો લાગે લાગે તું કઈ પૈસા પૈસા રિટર્ટ નહીં મમ્મી જોડે ભાવ રાખવાનો બે અમે તારી મમ્મી ને ઇ મત જોડે ભાવ રાખીએ તો તું નહિ રાખે એવું કેમ રાખવાનું પ્રેમ તો વિકાસ છે માણસ નો દાદા ને આપડે હિંમતભાઈ જીવે ના લાગે દાદા નું માત્ર આપણું તો બરાબર આપડે આજે આપડું કામ પર એને આપણું કામ પડતું આપડે કોઈ પડે નહી પડે કોઈનું કામ જ નહી પડે વ્યવહાર વ્યવહાર એનું બાબી આપડે સચ કઈ જ બધા કરે ના કરે આ બધા ના તો તગત્યનું છે દરેક મેટલા જ ને બોલાવે નહી દાદા સેવા કરે જો ને એટલે બોલાવ ના બોલા લોકો પેલા ગુણ બતાવે ઘણા મિલનસાર માં તમે સરિયા કે સરિયા તરિયો ત્યારેખા હે છે ને તેને તરિયો છે ડાંગરે કાઢી ને ખે ને સુખા ને મિત્રો ડાંગરે આવે છે ને તરિયો કેવાય એને ત્યારે ત્યારે રાખે કો આટલો ઘર ખો થયો છે મને ચોખા મજા બગડેલું ભાઈ લેન ફટતો દઉં આમ ગાલીન કે મે બેબ કરે એ કરો કેમેન દાસુ બટન દે તો પેલા નો હોય ને ઉમેર બી કરો સા સા કરો એટલો બધો ખરો ઊંધ દેખાય મને એવું કહેતો દાદા વિરોધાબાદ કેમ કરો છે જાય ચાલો હાર હજી તક છે દાદા મળ્યા છે ના મળ્યા દોળા વાળા લીધે તો હજી નાનું છે ને તો પેપર કેવો ના કરે હા ચાલે દર્શન કરે છે માણસ કેવા દર્શન કરે છે નહી માણસ સંજોગાનું સાર પાસે ગયેલા ભાઈ જીવન ની શાંતિ આપણા થી હગી કેમ જતી જાય તમે આગળ શાંતિ આવી ના જઈ શકો પાણી ભરી ભરી હતી આપડે એવા વિચાર આવે ને ભરેલા ખરા ઉપરાંત દાદા પછી પૂંચાડો ઉભા થાય જે ભગવાન બનાવ્યું લાગે પછી આવું જતા માનતા નહી પછી આગળ ગુજરાત જાય ભગવાન ને ખોટો આરોપ ભગવાન ને ખોટો આરોપ પછી ભગવાન જો બનાવનાર હોય તો કઈ તારીખે બનાવ્યું તમે કઈ શકો છો અનાધિકાર થી બનાવ્યું હોય તો શરૂઆત થઈ કેવાય ના કેવાય તો શરૂઆત થાય અને હેન્ડ આવે બધા દી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ ઇ સેલ્ફ પજલ થયું છે તળ થાય છે પચીસ હજાર માણસ મારી પાસે અશાંતિ ના થાય ચિંતા અશાંતિ તો સારી ચિંતા તો ધરગતિ માં જવાની નિશાની છે અશાંતિ નું સ્વરૂપ નથી આપડે ચલાઈએ છીએ કેવી ચાલ છે જાણવું જોઈએ બધા બેસાડે ભાઈ જે પડ્યું તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિય છે એટલા બધા છે આ સિના દેખાય કરાયું ક્રિયાચર થી ભરેલું છે આપડે ખબર નહિ પડતી કેટલા જીવ નો મરી જાય છે ખોટી વાત નથી સદર ખોટી વાત નથી એ લૌકિક વાત છે કેવી છે લૌકિક અને ભ્રાંતિ વાત ભગવાન દુનિયા કરતા છે ભ્રાંતિ બોલે ભ્રાંતિ જ્ઞાન ભ્રાંતિ જ્ઞાન તો જાણી દેતા વાસ્તિક ના જાણવું જોઈએ વાર્ષિક વાર્ષિકતા નું ખ્યાલ જ નથી જગત ને કેતા અમેરિકા નો કે આ જગત તો ભગવાન બનાવેલું છે અગજ મારે માનીયે છે તમે કેમ ના પાડો છો ના નથી પાડતો ચિંતા જરૂર નથી ઈચ્છાઓ ઈચ્છા જે તમારું જે જરૂર છે તમારું જે છે બીજું બધું સંસાર માં છોકરા પાણી આવે બધી કિસ્તા પાંચ છે તમારી હિસાબ તમારી જરૂર નથી મુંબઈ જવું હોય અને ડબ્બા હોય છે દ્વારા પાસે આવીએ ઉતાવે કામ નું કરવું આપડે જઈએ છીએ કુદરત ના કાયદાના પોતાના કાયદાધીન ગાડું ના લે શું નામ તમારું સરકમ આવી સંજોગો જે સંજોગો ના પડે અને લોકોને કર્યું ભગવાન આવું બધું કરે ને ભગવાન એ ભગવાન શું કામ કરે ફક્ત બધા જી માત્ર લાઈટ આપે પ્રકાશ આપે અને પ્રકાશ માં જરૂર સુધી વખત આપણે તકલીફ આપણે ભોગવી રહ્યા છીએ આપડે જાતે લાવીએ છીએ એ તો કુદરતી આવે છે આપડે બધા માલ ધરાવતી આપડે પ્રારત્ ને દુષ્કા પણ ભૂલ ભૂલે જ આપડી રીતે આગળ આપડે પી ગયે ને તો લડી જાય ભગવાન ભગવાન તો આત્મા આમ નજીક ભગવાન લાવે ને પછી છીનવી લે એ પછી શું કહેવાનું આપડે કોઈ પણ કોઈ વસ્તુ છે આપડા આપડા નજીક સુધી આવે ભગવાન લાવે અને પછી કોઈ છીનવી લે ભગવાન લાવતા નથી બીજી કોઈ વસ્તુ નથી પ્રારદ એટલે શું દવા પીધી એટલે એનું પ્રાર સુધી એના પ્રારબો થવાનું પ્રાર્થ એટલે આપણા પુરુષાર્થ અને પ્રારસ પુરસ્થ એ આપણે જે કર્યો તેનું ફળ એટલે પ્રાર્ધ થાય મરવાનો કોઈ પુરસ્કાર કરે નઈ આવું પણ એનો એના હજી સેવન કરે છે તેથી કઈ એનું ફળ આવું જ આવે પરીક્ષા સારી ના આપે અને પછી પાસ થવા સારી કહેવાય પરીક્ષા કરવાથી નિષ્ફળતા મળે નિયત્ન કરવાથી નિષ્ફળતા પ્રયત્ન પૂરા નથી બરોબર જો બીજું કોઈ કરી શકતું નથી પ્રયત્ન કરે બીજું કોઈ કરી શકતું નથી પણ પ્રયત્ન પૂરા નથી સહયોગ કઢી માં સાચ બરોબર હોય પછી બધું મરતું મીઠું નાખીને પછી કઢી ખરાબ થઈ જાય એવું કોઈ માને આવે કઈ ભૂલ થઈ જાય બને નહિ તમારું આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સીબલ તમારી જોખમદારી ખરેખર વાસું જુ આપડે વાસી દેવો છો તમે પોતે દેખાય છે આ ભાઈ બાસે પણ કેમ જાણ્યું હતું અમેરિકા ઇંગ્લેન્ડ ગયા પોતાના પોતે પોતાને નહિ જાણવાથી પોતે નથી તો આરોપ કરવા માની લો તો એ ભૂલ છે ને વાસુ લેવું હોય તો આપડે આ કે તમારે માની લેવું તો બઉ મોટો ભૂલ છે ને માની ગયેલું ને એવું માની સામાન્ય માનવી પણ વાસુ વડે તમે અસર થાય ખરી ના મને અસર ના થાય ગજુ કાપે તો થાય વાસુદેવ મુશ્કેલી કાઢવા માટે આયા છે મુશ્કેલી કેવી પડી છે તે હું તમને સમજાવવા માંગુ છું કે આ કેવી એકલી જ છે કે બધી મુશ્કેલી પાર કરી આ મનુષ્ય એકલા દવાખાના છે વકીલો છે ઝઘડા ગૌર અજ્ઞાનતા સમજે છે એટલે જોઈએ મન નું ના મન નું અસમાધાન ઉભું કર્યું અને સમજી ને અસમાધાન ના થાય મને તે સમજી ને તો અસમાધાન કર્યું તો રીતે આટલી દુનિયા આગળ દાદા ના હોય ને તો પછી તો પછી આ વૈજ્ઞાનિક રીતે આટલી દુનિયા આગળ વધી ના હોય ને કદી છે દુનિયા કઈ આગળ વધી છે ચિંતા છે ઈચ્છા છે અલુપ્ત જીવન આ તો ઉતી આ તો ઉતી વેચી હતી ભૂતવાર ગાડ્યો હોય શું કર્યો હોય તમે જોયું ટિકેટે ભૂત એ ટીકે ભૂત જોયેલો નહી જોયેલો તો જોયું નઈ લોકો નહી અમારે તો માનસિક અશાંતિ થી બધી વિગતો ડાઉન થઈ ગઈ એટલે કે માનસિક અશાંતિ એટલે કાર્યુ તારે લાગે શાંતિ થાય ને મળે પૂછો સર રહો શાંતિ રહ્યો આપડે કાર્ય પ્રજા અંધારી પ્રજા એટી અંધારી છે તમે કેવું લાગે આપણે ચિંતા ઉપાડી ભાઈ પાડોશી જોઈ ને કરો લોકોની પાસે ઇન્વાઈટ કરો ચિંતાની પાસે માનવામાં આવે માન્યા આવે કોઈ જ્વા ઉપાધિ કરે એવું બન્યા આવે ઉપાધિ કરે આ બધું છે ફક્ત આવશ્યક ચીજો ના મળે એને દુઃખ કહેવામાં આવે તેને દુઃખ કહેવામાં આવે આ શરીર ને ખરાબ સાધારણ કુતિ વાળો ખોરાક ના મળે કપડું ના મળે સાદું સાદું કપડું ના મળે અથવા તો કઈ બે રૂમ માં ઉભા છે કેટલા છે બાર છોકરો હોય તો ઉભા પડે ગયું આ બે છોકરા રાદે એમાં શી કરી પડેલું તો આપણે બે રૂમ બે શું કરતું રહ્યું કેવું ઘેરાયન કહો તો શું થાય એમને તને કેવું લાગ્યું બીજાને સો જોવા જાય તે ઘડી આપણે શું કરવું જોઈએ આપડે પેલો તો વાસુ જમવા માટે જોવાનું આપડે સંગ્રસ્થાન જોડેલાઈએ સોમ જોડેલા આવે અને ગયા વાત શાંતિ મળ્યું એ કરે ના મળ્યું એ કરે શું કર્યું આપડે એવું થાય કરવાનું આ તો ભયંકર રોગ એ તો બધા આ રોગ કદમ હશે દવા ભારે કરવી પડે ને જરાતી રહેતા હોય મતભેદ ના હોય મતભેદ છેડવાનો નથી દ્વિપુર સબંધ છોડવાનો છે ધીરે એક પ્રેમ હોવો જોઈએ આશક્તિ ખોટી જીવન જીવતા જ ના આવડે ત્યારે શું તમારે કોઈ ગુજરાત ઊભા થાય ખરો સાહેબ સાહેબ તરીકે નહીં કે તારે એટલે ને so, ક્યા <laughs> <laughs> <laughs> <dhai kari> <laughs> બ્રહ્માંડ નો નાદ છે તે દાદા ભગવાન છે હું નહિ પણ અંદર હું નમસ્કાર કરતો મારે ચાર ડિગ્રી ઓછી છે એમને ટેન્શન સાઠ ડિગ્રી મારે ટેન્શન છપ્પન છે સ્વ ચાર ડિગ્રી સારું હું સૌ નમસ્કાર કરું છું તમારે ઓછી હશે કે નહિ ઓછી ત્યાર પછી આ તમને દેખાડ્યો આ રસ્તો દેખાડ્યો અને પચાસ મિનિટ બોલો બઉ ફળ મળે રાત્રે જમ્યા પછી તમે બે જણા છોકરા બહારી છોકરા સિનેમા જોવા નાતા અને પહેલા હતા માત્ર મિત્રતા જйна આવે સંકટનો નભાવ પડે આતાં જે તેમ આ તો વીડિયો આરિયાતા દે જેતો નદી આવે જીવા કે કાઈ ભેગા નાડી દે જાય પણ ગરાંતિ કરીને સ્વીકાર્યું છે આજે જીવન કેના માટે તમારો કારણમ તમને આ વાસીઓ તમને લાગુ પડતા નથી તમારો કારણ લોક છે આ તમારો આ સંસારો છે ભાવના કારણ લોક માં થાય ભાવના એમાં પાછું અંદર ઉતરું છું જે વિચારો આવે એમાં મારે ડિસિઝન શું લેવું એ મારે વિચારાયો તો કરે કે કઈ જગ્યાએ જવું છે તો જવું કે ન જવું એ ડિસિઝન અત્તર લઈને લેવાય છે સવારે જવાનું એટલે એ જ કહી રહો મિત્ર મહેરબન સવારે લઈ લેજો એટલે કે આ જ વારી એટલે લે એને ક્યાં જવાની લે એ મિત્ર એટલે ઘરે બે બે જાત ના બી ના જોઉં છું આખી દીપક ભાઈ પ્રક્રિયા જોઉં છું એવી રીતે ચોખ્ખી દેખાય મને એમની સામે ની વ્યક્તિ ની આખો પ્રક્રિયા દેખાય છે ચોખ્ખી એવી મારી દેખાવી જોઈએ ને ते जल्दी पानी देखा देखाई प्रेक्टिश करेंट देखात नहीं छूटा वस्तु नहीं અભ્યાસ કરવાનો જાણવાનારો ને જાણવાની જાણવાની જે ચીજ બે જુદી હોય જ બે જુદી હોય જેટલું જાણ્યું એટલું જોયું થાય છે ક્યાં વિચાર આવ્યો આ ખરાબ આવ્યો સારો આવ્યો એટલે જોયું ગણાય ખરું થાય એનો ફેર કરી પડી ગયો હા એને ખબર પડે ખબર પડે ખબર પડના કયો છે આવો મારી તો તેને જડે આજના મતને તો ખબર પડનાર કયો છે એ કોને ખબર પડે એ ખબર પડનાર કોણ તો ગોતે ફેરફાર ક્યાંથી કરે તો ફેરફાર થાય છે એ કોણ ફેરફાર થયો એ કોણ